જે આપણે તાર ન કરવાના કઈ લે પેલો પેલો કઈ લે આજે ક્રિયા થઈ ને થાય ને ભાઈ આ તો ઇફેક્ટ ભોગી રહ્યો છે ઇફેક્ટ ભોગવ્યા વગર છીટકો જ નથી એટલે પેલા અપમાન કર્યું ને તે આપણે ભોગ્યા તો ચૂક્યો નથી પણ અપમાન ભોગ્યું પણ ઉપરથી પાછું બીજું થશે ડખો કરે ઊભો કરીને એ જો ક્વોજિટ ના કરે તો બંધ થઈ જાય ડિબોગ થાય છે પણ ક્વોજી જ કર્યા વગર રહે નહીં જયારે ક્વોજી કોણ ના કરે જયારે જ્ઞાન હોય તે ના કરે બાકી અજ્ઞાની ક્વોઝિજ કર્યા વગર રહે નહીં હવે ક્વોજી રાખી દીધી ભેભાડ થયો સમજાય મને પૂછ્યુંલોજી મને કહે છે કે આ ફૂલે જન્મ સમજવામાં અમારે આવતું નથી અને ફોરિન ઈન્ડિયા સિવાય કોઈ માનતું નથી હવે ઈન્ડિયામાં હું બધે ફર્યો પણ તે બધા સંતો બરોબર સારી સમજાવી શકતા નથી કે સંતો શું કહે છે કે એકને તો એકને તો આઠ વાગે છોકરો જન્મ્યો તે જીતો છે બીજાને તો આઠ વાગે જીવ મરી ગયો છે એકને તો એની મધર મરી ગઈ અને છોકરો જન્મ્યો છે એક ન તો છોકરાને જંગલમાં મૂક્યા કરતાં કશું થયું નથી અને એક રાજાના દરબાર વસ્તી મરી જાય છે આ બધા કોધી જ બતાડે કરનાર નિયમોનો આપણા સંતોએ પણ એને એક્સેપ્ટ કર્યું એ શું કહે છે એ બધું ભગવાન જ કરે છે આ બધું ભગવાનની ઈચ્છા એવી હતી એવું કહે એટલે આપણા બધા કોધે ઉડી જાય છે એટલે પછી કંઈ કોઈ મને કહે એવી રીતે તમે સમજાવવા માગો ના હું સાયન્ટિફિકલી સમજાવવા મને સમજાવો કે છે હું તમારે સાડા પાંચ વાગે સાંજે પાંચ વાગે નવરાશ મને તો આવી નવરાશ નથી કહ્યું કારણ કે એના તમે સમજાવવા નહીં સમજાવવા માગું છું હું પ્લેનમાં જ તને સમજાવીશ બેદી કાપી દઈશ શું એના પર તું ડિટેલ કરી લેજે તો સાયન્ટિસ્ટ એ સમજી જાય એટલે પછી મેં એને કહ્યું કે આ અત્યારે આ ફે ઇફેક્ટ ભોગી રહ્યા છે તને ખાતરી છે તો પછી એને મન ઇફેક્ટિવ છે આ બધું એવું તને લાગે છે તો પછી બહુ વિચાર કરી કે છે કે આ મનવચનકાય ઇફેક્ટિવ છે જ કે છે ઇફેક્ટિવ તને સમજાય ઇફેક્ટિવ છે ઇફેક્ટિવ સમજાય છે એટલે આ પછી પાછો એ કહે છે કે ઇફેક્ટ ગર્ભમાં હતી કે મને ખબર નથી પડતી કે ગરભમાં પણ ઇફેક્ટિવ છે કેવી રીતે એ સમજાવો કે છે ગર્ભાશય ઉપર ગાયનું સીંગડું વાગ્યું અને બચ્ચાની વાઘઈ ચામડીની બરોબર જ બહાર નીકળેલી ચામડીની બરોબર એસી બહાર નહીં નીકળેલી એટલે હવે આ અંદર આંગળી અંદર જાય નહીં એટલું ડાક્ટર પ્રયત્ન કર્યો અંદર જવા માટે ગઈ નહીં અને પછી આ સમજાયું નહીં એટલે લોહીની ક્યાં જ કરવા પડ્યું એટલે બોરસંદા મિશનરીઓએ બહુ પ્રયત્ન કર્યા પણ કશું વળ્યું નહીં એટલે એક ગયડા દોષીમાં આવ્યા લાકડી ઢોકતી ઢોકતા કે ભાઈ આ તમારું કામ નહીં આ કાપ અમારું એટલે આ ડૉક્ટર બનવા અત્યારે બી થઈ ગયો માજી શું કરવાનું થઈ જાય ને કઈ હત્યા નહીં કર્યું તો છે નહીં કે માજીએ શું કર્યું લઈને એક ખળીયો ઘાસલો સળગાયો ઘાસચેલો ખડીયો ધોઈ લો ખડીયો વગરનો ઉપર ખળીયો સગાયો ને પછી એક સોય માજી સોય કપડાં સીવાના એ સોઈ છે તે એને ખડિયા પર ધરીઓું અને પછી જોઈ લીધું કે દે એવું થઈ છે કે નહીં તે બિલકુલ માઇલ્ડ બિલકુલ માઇલ્ડ હતું અને તરત જ પહેલે ચોપી દીધું છોકરી ખેંચી લીધું કાંઈ ઇફેક્ટિવ છે કેવું શું ને તરત બંધ થઈ ગયું શું એટલે જન્મથી જ ઇફેક્ટિવ છે ત્યાર પછી એને કબૂલ કર્યું કે ઇફેક્ટિવ છે તો પણ એનો પૂર્ણ તમે શું વાંધો આવ્યો તમને કોઈ ઇફેક્ટ ક્વોધિ વગર થાય ખરી તક ના થાય તમે ક્વોધિ ક્યારે કર્યા એ મને કહેસ મને હજી ગયો શું એટલે ગયા તારે કોઝી જ ઇફેક્ટિવ થયા અને ઇફેક્ટ બધું પાસે કોઝી જ થાય શું કહ્યું કોઝી જ નહીં ફેક્ટ ઇફેક્ટ ક્વોઝીજ ક્વા ઇફેક્ટ થયું તારે આજ કર આ તમારા અમે કોઝી જ બંધ દીધા એટલે પ્રહદ ભગવાન રહી ગયો રમેશભાઈ સમજ પડી તમને કામ તો સમજવું જ પડશે તાથી ઉભી થયેલી આ બધા કોઈ ઉભી થઈ છે એ અજ્ઞાનતા પોતાને એમ ખ્યાલ આવે કે હું આત્મા <laughs> તમારી જે ફિલો છે એ કોઝીસ અને ઇફેક્ટ ઉપર છે અને બીજા સાયન્ટિસ્ટ નું એવું કેવું છે કે સમજી શકે એ તત્વો નાશ નહી થતા એ વાત સાચી છે ખોટું નથી તત્વ જે મૂળ તત્વ છે વિનાશ એ પણ પરમાણુ ઘટતું નથી એક પણ મારું વસ્તુ નથી બાળો નાખો આમ કરો ખોડાવો સળાવો બધું કર્યા સમજી શકે શું કહ્યું અંધર શકે મારી પાસે કાલે હા એ તત્વો શું છે એ બધું સમજી શકે તત્વો વિનાશી નથી અવસ્થાઓ વિનાશી વિનાશી કઈ છે અવસ્થાઓ એટલે ફેજી જ બધી વિનાશી છે ચંદ્ર વિનાશી નથી ફેજી જ વિનાશી કેવી છે એ વિનાશી છે ચંદ્ર વિનાશી નથી તત્વો વિનાશી નથી આ બધા ફેઝિસ છે એટલે સાયન્ટિસ્ટ કામ જ નહીં કહોથી ગધું જ નહીં કોઈ સાયન્ટિસ્ટ એવો જમ્યો નથી કે વાત સમજી શકે શું એવું કેમ એ પોતે ખુલ્લું થયું બસ એટલું એ પુરુષ જ થયો નથી આ ગીત છે એટલે એટલું બહાર પાડી અને ચાલ્યા જાય અને સાચું હોય છે કારણ કે ભાવના કરી મારે આ જાણવું છે અને કુદરતને હેલ્પ લોકોને આપવી છે એટલે ગિફ્ટ પ્રાપ્ત થાય છે કેવું એટલે સાયન્સ થી ગિફ્ટ વાળો બધા ગિફ્ટ વાળા હતા ખોટું નથી હોતું એક્ઝેક્ટ હોય કેવું આપણું અંદરના સાયન્સ વિજ્ઞાનની સાથે આ વિજ્ઞાન નાઇન્ટી સુધી મળતું આવે હોય અને છેલ્લું નથી ઉડી જાય છે ઉડી જાય કારણ કે આ છે કેવું છે એટલે દાદા આજે બધા વૈજ્ઞાનિકો છે એ લોકો તો ફિઝિકલ મેટર ને હેન્ડલ કરે છે ને એ લોકો ને અલૌકિકતા અલૌકિક સાથે કઈ સંબંધ જ નથી ને ના હોય નહીં હોય જ નહીં પણ છતાં છતા આ અલૌકિક સાપેજ કેતા શું કહ્યું અને આ લોકો જગત શું રિલેટિવ આપડે તો સાપેક્ષ કરોડો વર્ષી તે બધા ગુણધર્મો છે એ લોકો ને કામ માં ના ગમે તું કહીએ ને એમને હેલ્પ કરે ને આપડે ઘેર ઝીન ઘેર ભૂલી જઈશું બધા મહેનત લે આ હેલ્પ કરે નહીં આ તો એક ફક્ત એમના મનમાં એટલું વિચારશીલ થાય એટલા માટે આ જગાવીએ છીએ વિચારો જગાવીએ છીએ વિચારો જગાવીએ કે આપણે કંઈક કાચા પડીએ છીએ કંઈક ભૂલચૂક થાય એટલું અમે ચેતવણી આપીએ છીએ બાકી અમે કશું હેલ્પ કરે નહીં ઘેર ભૂલી જઈશું આપણે દાળ ભાત રોટલી શાક ખા છે ને એક બે કિલો વધારે ખાઈ દીન ભૂલી જશે હા હેલ્પ કરે નહીં હેલ્પ અમે જ્ઞાન આપીએ પાપો નાશ થાય તારે એ દાડો થાય એટલે દાદા તમે માણસ ની જેટલી જેટલી ભૂમિકા તૈયાર થાય એ પ્રમાણે જ્ઞાન આપો છો ના એ લોકો ને એમને એમને આમ ગોદા મારીને વિચાર વિચારશીલ બનાવવું બીજું કશું નહીં બાકી ભૂમિકા તો ભૂમિકા તો બહુ ઊંચે જઈને આપણને નીચે આવેલા ક્યાં છે ભૂમિકા ઇન્ડિયનોની ખોરવા જેવી છે નહીં બહુ ઊંચે જઈને પડેલા કાંઈ રસ્તો ના જ રહ્યો એટલે પાછા પાછા ફર્યા હોય તે મૂળ ગેટ આગળ આવે એટલે બંધ થઈ ગયો પાસે પાછો ફર્યો એટલે કંઈ ભૂમિકા નથી અતિ પાછળ બોલે ઇન્ડિયા માટે ભૂમિકા ખાઈને આ તો ભૂમિકા શબ્દ કહી લાયા આ જે ઉપકો છે ને તેની આબરૂ જાય એટલે શું કે તમારો કઈક ભૂમિકા નથી એટલે તમને આ જ્ઞાન પસતું નથી તારું સારામાં ઠેકો નહી પ્રભાવ પંગમ લિંગ કેવી રીતે પોંગળો ચડી દે ત્યારે હું પોંગળો નહીં મને ચડાવી લે મને કે ભાઈ આ પોંચ મળે કાંઈ એમને દુઃખ મટાડ્યા સામે એવો કોઈ પણ માણસ મને કે મારા એને નમસ્કાર છે શું કહ્યું વાતો કરીને તમારે કેટલા કલાક બગડ્યા તારે એટલું સારું છે તમને આત્મ જ્ઞાન તરફ લઈ જવા માટે ના કયા કારણો બન્યા કયા નિમિત્તો બન્યા તમને જ્ઞાન તરફ જવાના મારી ગયા ઘણા અવતારો ભાવના હતી આ સંસારમાં એક ક્ષણ વાર વ્ય જેવું નથી એટલું પૈસા હોય બીજા ગમે એટલા સુખ હોય પણ એ સુખ મને સુખ લાગતા નતા એ મારી જે દશા છે તેને આ મને આ તરફ લઈ ગઈ છે એ મારી દશા છે એટલે તબક્ત જે કોઈ થોડી વાત મમતા મને નાનપણ માંથી એટલે હતી આ કલ્પિત સુખ પેઠી ગયું અને પેઠી ગયું પછી ઘરે પડ્યું પછી સમજી ગયા કા ખોટું છે પછી ઘરે પડ્યું ઘરે પડ્યું જાય નહીં સમજ ને તે ના ગઈ ના ગઈ તે થોડી છૂટી નહીં કારણ છોડ્યું છૂટે એવું નથી આપણું એ તો એની મહેનત ઠીક છે એના માટે બધા બહુ બહુ ઉપાય કર્યા તો પણ એ ગયું નહીં શેવ ડોક્ટરે ડૉક્ટર મને જોવા આવતા હતા દસ દસ દડે પંદર પંદર દાડે દવાખારા બોટતા ડૉક્ટર એ ખાલી સેવાભાવથી આ ચેકઅપ કરી લે બધું અને પછી જાય ત્યારે મેં એમને કહ્યું તમે કઈ ફી માગો તો સારું કે ના અમારે કઈ ફી માટે નથી તમે પંદર વીસ વર્ષ વધારે તો લોકો થાય એ હેતુ ગયા કરે ને પછી એકદમ પોતે બોલ્યા કે અમારી ફી આલો તારે મને સારું લાગ્યું મને હા બોજો ઓછો થઈ ગયો આપણે બોજો લાગે ને કર્યો મેં ધીરુબહેન કહ્યું આપી દો જે માગે પણ દાદા તમે બોલ્યા તમારે આપવું જ પડશે તમારે ચાલે નઈ તૈયાર છું તમારી સિગરેટ ઉકો બને આપી એટલે સમજી ગયો તાર મેં કહ્યું કે ધન છે કઈ કીકાનો ડાક્ટર હતો નાગર હતો ધન છે કીકા તત્ આપ્યું તો નથી પછી મને છે પછી આ નિર્ભર છ મહિના છ મહિના કલાક પછી બાર કલાક વિચાર આપ્યા પછી વિચાર મતલબ તત્પ્રિય છો કેવું આપી દીધું આપી દીધું પછી તમને આત્મજ્ઞાન થયું અને સિગરેટ પીવાની ટેવ કઈ થી પડી ગયેલી હા મિત્રો બહુ નાનપણ થી મિત્રો મારો દોષ છે મિત્રો અમને કઈ નવીનતા લાગે અને બીજી ચારે ટેવ પડે તે ચા તો પંચાણું વર્ષ રહી બિચારી કયા કર્યા મેં ચારે કહ્યું કે તું કયા કર્યા આવ પંચાણું સંબંધ મિત્રાચારી ચા એની મારે જતી રહી ફરી આવી ચા કારણ કે ચાલે ઉકાળ નો નથી એવું એમ કહેતા કે વાંધા લાગશે પણ એ આપણને સવાર થાય એટલે આઠ વાગ્યા યાદ આવે એ કામ નું નહીં થયું તફાવત શું છે આત્મજ્ઞાન થયું એટલે આત્મજ્ઞાન થયા પહેલા પછી બહુ ઉપાધિ બહુ ચિંતા પાર ઓ મારી ચિંતા માં ચિંતા માં અહંકાર હતો ચિંતા ઓ પાર અને અહંકાર ને લઈને ચિંતા છે અહંકાર ચિંતા ના હોય બઉ વિચાર એટલે રજા ના આવે આ જ્ઞાન લીધા પછી ચિંતા ના થાય તું ના અને કેન્ટું ભાડું હા અમે મશીન ભાડે આપીએ છીએ ને તો સરકાર ભાડું આપે છે રોજ આ મહિનાનું ભાડું જ આપતા છે ને કેટલું કેટલું ભાડું આપે 400 મહિના નો મહિના નો સવા ચારસો ડોલર ચારસો ડોલર અઠવાડિયા રોજ નું ભાડું પંચાવન ડોલર તો થયા બાવન ચેપ ડોલર તો થયા રોજ ના મશીન માં તો તેલ પાણી કોણ કરવાનું આપડે તેલ પાણી કોણ આપે તમારું તમારું તેલ પાણી કોણ આપોલર ઉપર તેલ પાણી ઘરનું આપેલું છે પણ એ મશીન નું તમારે તેલ પાણી ઘર ના ખાવા પડે છે ને એવું શા આપે છે આપણને સમજ સમજ નતું દાદા ભાષામાં <laughs> તો જ આ જ્ઞાન સમજી શકે આ તો વિજ્ઞાન છે સંયમ કહેવાય અને સંયમ રે તો મોક્ષ થાય આ તો ગાળ બોળે તે પેડે તો કયું કઈ હોય આમાં પ્રત્યાઘાત કરે ના કરે ત્યાં એનાથી ભટકવાનું અને રાખ્યું કે પછી ના ભાઈ અમારે એવું બંધ અમે હજુ બંધ કરાવવા નથી આયા તને ઠીક લાગત ચાલુ લાગી તને ઠીક લાગતું બંધ કરી દે કઈ બંધ કરવા નથી આયા અમારો ધંધો ના તમારે જે કરતા હોય તે કર્યા કરવાનું તરે ઠીક લાગત કરજે ના ઠીક લાગત ચાલુ રાખજે પછી ગુ થાય છે કે પછી બંને આત્મા તરીકે હું તો ગુરુ બધા થયો તમારા બધા શિષ્ય કઉ છું હું તો આખા વર્ગ નો શિષ્ય છું કોઈ ગુરુ થવા નવરો નથી ગુરુ થવાની મને મળી નથી એટલે તમારું ગુરુ પછી મેં જે જ્ઞાન આપ્યું છે ને એ જ સવારે ગુરુ એક જ્ઞાન જ ગુરુ તમારું પાંચ આજ્ઞા ને એજ સવારે ગુરુ ગુરુ ની જરૂર નથી પછી હદકા ગુરુ હોય ગુરુ કેટલા હોય અમુક હદ બુધી બેહદકા ગુરુ નહિ બે હદ આપે ઉભે શું છે આ પાંચ આજ્ઞા છે ને બે આપે ઉજા કરે અમુક હદ બુધી ગુરુ ઉજવા સુધી એ અહંકારી આપણે અહંકારી તો જ્ઞાની નો માર્ગ હોય ગુરુ એટલે અહંકારી જ્ઞાની ને કેવું હોય કેવું પડે કેવું એટલે સદ જેને પ્રાપ્ત થયું છે એવા ગુરુ એ અહંકાર ના હોય બધા તમને કેમ કે છે બધા ભગવાન તમને કેવી રીતે કેમ ઓળખ્યા છે ભગવાન તરીકે હા ભાઈ દાદા ભગવાન પ્રગટ થયા છે દાદા ભગવાન છે અને હું જ્ઞાની પુરુષ એટલે આપનું કેવું એવું છે કે દેહ આપણો છે પણ અંદર જે આત્મા છે પણ એ આપડે જો રાતી ત્યાં સુધી આપણા સ્વરૂપ થાય નહીં આ મારે ઉપદેશ આપવા આવવું પડે છે એવો ઉપદેશ ના હોય તીર્થંકરો મારે આપવા આવ્યો મારે સિંહ ઘર ત્યાં એને ગરદાર ના હોય એ શું કરું તો બીજા બધા જે સામાન્ય માણસો છે કેવી રીતે કેવી ડિગ્રી ના હશે કયા માણસો આ બીજા બધા માણસો છે ધ્યાન બને છે તે ના એ સિવાય ના એ સિવાય કોઈ હવા બસો હોય કોઈ અઢીસો હોય પણ હિન્દુસ્તાનમાં જન્મ્યો નહી એના માર્ક ખરા અને આ ફોરેન વાળા દોઢસો જૂનાગઢમાં આ ઇન્ડિયામાં જન્મ્યો એટલે ડેવલપ થયેલો એ બસો ઉપરાંત હોય બધું અને ફોરેન વાળા દોઢસો બેના કેટલા માર્ક્સ છે આપડે બાવઈ ની ડિગ્રીમાં વધારે માર્ક હા એRenderTarget આયા દેખું નહીં મને કે એકરા આયા તો અને જ્ઞાન પર સુરત સ્ટેશન બધાય લીધું આપડે રસ્તો ખોલીએ એક જગ્યા એ કુડાળામાં બહાર નીકળવાનો અને પછી પાછા એના દરવાજા કરાવી ત્યાં દરવાજા બંધ પાછું ફરી કુંડાળું ફરવું પડે ને એમાં કેટલા કુંડાણો ફર્યા આમાં કાં ડેવલપ ડેવલપ તો થયેલા જ છે અધિકારી બધા થયેલા પાછા ફર્યા માટે અધિકારી ઉડી ગયો તને કેવું લાગે તને સમજાવ્યું પંદર લાખ છે તારે વ્યાસ ની ભૂલ હોય તો આપડે વ્યાસ ને કેવું કે આવું કેમ કરો છો ભૂલ ના કરશું ચાલો અને જો સમજણ હોય તો આખું પરિપક્વ કરી દે અનંતો એટલા માટે ભટકે છે જો ભટકવાનું કાળ રસવાની કઈ મળે વસ્તુ નથી જ્યાં સુધી ભેદ વિજ્ઞાની મળે નહીં ત્યાં સુધી કૃષ્ણ ભગવાન મળ્યા હતા ગોપીઓનો દાડો ભર્યો હતો પછી ગોપીઓને કૃષ્ણ ભગવાન દયા કરે યાત્ર એવું અમને હિન્દુસ્તર માં હજારો કેટલા બધા લોકો આખો નિરંતર ક્ષણ વાર ભૂલાય નહીં દાદા બોલાય અને ભૂલાય નહી તારે સુખે સુખે પણ એ લોકો પરિચય કરી લે પરિચય અમારો પાંચ પચાસ કલાક નો થાય તો બધું પછી બોલાય નહીં આ તો તમારે દસ બાર કલાક છો પછી અને હિન્દુસ્તાન માં તો બધા પછી નઈ કેટલા જય સસિરામ રાધા ભગવાન અભિમાન નો ત્યાગ કરવા માટે અહંકાર નો ત્યાગ થઈ જાય એટલે પછી અભિમાન ના બધા માનવ બધા પ્રકારના માન ત્યાગ થઈ જાય અહંકાર જ્ઞાન લેવાથી અહંકાર નાશ થઇ જાય મે ના કર્યુંબર નહીના રેસી રૂપિયાના રે કાલે છૂટી જ કેટલા છૂટી ગયા પોતે ગમે તે હું શું નામ તારું પ્રદીપ પ્રદીપ પ્રદીપ હું પ્રદીપ છું એ અહંકાર હું પ્રદીપ છું આ બાય ધણી છું આકાન મારું છે આ બધું હંકાર બધા અને અભિમાન તો વસ્તુ જુદી છે અભિમાન એટલે શું અમારું આ મકાન અમારું આ પ્લોટ અમારું માલકીન ચીજો દેખાય એનો અભિમાન કહેવાય ને પોતે સારા દેખાવા માટે સમાન પાસે સારા દેખાવા માટે વસ્તુ એની બધી દેખાડે એ અભિમાન માં હોય શું અને અહંકાર તો અહંકાર ગયો એટલે બધું જતું રહે કેન્ટ દિન રાત ઝંખ્યા છે આવું પ્રાપ્ત થવા માટે હું કોણ છું એ જાણવા માટે દિન રાત ઝંખ્યા કરે જાણવાનું મળતું નથી ચિંતા ના થાય જોકે તમે તો આવડે તો મને ખબર નહી તને તો ઉઠાઈ નઈ જાત જ્ઞાન લીધેલું છે હું ના બોલું ઉઠાઈ રહ્યો છે કાકા પૂછીએ છીએ કે આપડા શુદ્ધાત્મા ના સ્વરૂપ માં રહેવા માટે આપડે શું કરવું જોઈએ આમ વાતો નથી કોક ને ખોટું લાગે એવું કઈ બોલ્યા હોય કોકને દુઃખ થાય બોલી ગયા હોય કોકને દુઃખ થાય ધક્કો વાગ્યો હોય તારે અતિક્રમણ કર્યું કેવાય શું આમ નામ બેસી ક્રમણ થતું નથી આ બધું ક્રમણ કેવાય છે ક્રમણ નો નથી પણ અતિક્રમણ થઈ જાય કોક ની શબ્દ ખરાબ બોલી જવાય અગર એને ધક્કો ભાગી જાય તારે એ પ્રતિકણ કરવું જોઈએ અતિક્રમણ કર્યું અતિક્રમણ કર્યું એટલે ભૂલ કરી અને તેથી કર્મ બંધ થશે એના નામનો પશ્ચાતાપ લેવો જોઈએ આપણે કે ફરી હું નહીં કરું એના નામનો પશ્ચાતાપ દાદા ભગવાન આપની સાક્ષી પશ્ચાતાપ કરું ફરી હવે નહીં કરું જે થયો એનો દોષ માફી માંગુ છું તો પ્રતિક્રમણ કરવાનું અતિક્રમણ ના કર્યું નથી તમને ખબર પડે ના થાય અતિક્રમણ ફરું છું કે અતિક્રમણ પછી શું કરું છું પ્રતિક્રમણ કરું છું હા એમ તો બઉ પાકી છે આપડે બરાબર સારું સંસારમાં પાકુ માણસ પોતાનું નુકસાન કરી રહીશું હમ પાકી હોય સારી બઉ પાકી છે દુઃખ ઉત્પન્ન ના થાય ને તને એટલે કઈ પણ દુઃખ ઉત્પન્ન થાય નઈ એટલે બસ થઈ ગયું બઉ સારું વિજ્ઞાન ચોવીસે કલાક નિરંતર અમે અહીંયા આયા નથી તો એને નિરંતર ચોવીસે કલાક યાદ રહે પાકી છે કાચી છે એ સમી કઈ ખરું કરવા જેવું આપ્યું આ બધું ખોટું કર્યું તરફથી જે યાદ કરે ત્યાં અને અત્યારે ઇન્ડિયા માં રાત્રે બધે યાદ કરે છે કે તમે અમુક દિવસ આયા હતા અને અમને વિધિ કરાઈ ગયા હતા રાત્રે પાંચ વાગ્યા એ ક્યાંય હવે કોઈ દુઃખ તને ખાઈ જાય ને બસ આ દુઃખ આપણને ખાઈ ના જાય છે પ્રૂફ થઈ ગયું પ્રૂફ કર્મ ના બંધાય પછી અકર્મ સ્થિતિ કર્મ એક બંધાય નહી તમને ના બંધાય તો સેજા સેલ મળી ગયું તપાસ નહીં કરી રહ્યા અમે બધા ભાઈઓ છે ને સાથે બિઝનેસમાં બધું સાથે કોઈનું બગાડ્યું બી નથી માણસ અમે નજીક ગણેલો ને એ અમારા એક લાખ ને એસી ડોલર કરીને ભાગી છે એક લાખ ને એસી હજાર તો અહીં બી નાની અમાઉન્ટ માગ આપડે મનમાં સાધારણ તો થાય તો ખરો ને મગજમાં કાપલા પૈસા એટલે સાથે લઈને તે પાછળ પોતાના માણસ જેવો જેને ગણ્યો હોય એ લોકોને ભાગી જાય આપણે ભાઈ એમાં ઘરના જેવો ઘરના જેવો એક માણસ રાખેલો પોતાના છોકરાની જેમ રાખેલો છે હાઉન્ડ એક લાખ ને એક લાખ ને એસી હજાર પાઉન્ડ લઈ ને જતો રહ્યો પરિણામ આવે તે આપણું પરિણામ આવે છે શું આવે છે તમારું કરેલું છે હિસાબ કર્યો બધો ભાઈ ને એને એને એને તમારી પાસે ચૂકતે કરવા ગયો નહિ તમારો બાકી હતું બધા પાસે શું માનવાનો એનો કે લાખ ને કેટલા પાઉન્ડ લઈ ગયો એસી એસી છોકરી લઈ ગયો નથી ને તમારે ભાઈઓ બની એટલું સારું કર્યું વિશ્વાસ મૂકે એટલે શું ના કરે વિશ્વાસ કેમ મુકાયો આપડે હિસાબ હતો એટલે આપડે સુખી એટલું જઈને છોકરી જોડે કરીએ એટલે આ એક લાખ ને હશે તો ફરી પાછા આવશે ને આ તમારે કહીએ એ ખોટું નથી એ તો હિસાબ જ લઈ ગયો માટે એ વાત જ છોડી દે મનમાંથી અને વ્યાર જ છોડી દે માનો કે આ ભાવ માં અનુચુતે કર્યું નહી તો આવતા ભાવ કરવું પડે અત્યારે કદાચ અત્યારે નિકાલ થઈ ગયો સમજ પડે ને ચૂકતે થયું સારું થઈ ગયું હવે બીજું જે કોઈ હશે ને ચૂકતે કરી દેશે જે કહી હશે કરી દે હજુ કેટલા બાકી તમને એવું લાગે છે બાકી નથી નોંધા ની બાબત હોય બસ હજાર રૂપિયા પણ આવડું બોલ બહુ મોટું તો બઉ સારું થયું ચુપતે થઈ ગયું બધું કે છોડી લઈ ગયો નથી એક મુ બેન કે મમ્મી કે બધું કે તમારો હિસાબ છે કાળે કાળે કપડે બધે